दुराग्रह मताग्रह कदाग्रह अटाग्रह बद्रह कोई ग्रह नड़े नही आग्रह ग्रह नड़े नही पटाग्रह कोई अटाग्रह करता है કાઢી નાખો કે નિરાગ્રહી થાવ પુષ્પાબેન પૂછે છે કે કદાગ્રહ એ શું છે પુષ્પાબેન ને સમજાવ્યું નહી કદાગ્રહ કદાગ્રહ કદાગ્રહ એટલે આપડે જાણતા હોય તું પકડવું એ કદાગ્રહ આપડે જાણતા હોય કે આ વાત હતી પણ એક બોલી ગયા ફરી હવે એ પકડ પકડ કરવું એ કદાગ્રહ કેવાય લે પણ હસબન્ડ ને બધા નથી ने मा ने मा आप भी से, आउ से नहीं पर लाभ पे સાત દિવસ આવે છે જ્ઞાન લઈએ ત્યાં આવે છે યાદ રોજ હા યાદ ના આવે નહિ બાકી આ તો હજુ તો એમાં સપના માં આવશે हाँ तो कम काज ना अपने लगेर मश्चर्य बजे बनवाई जाए आ एक अवतारे हर्ष असर थे शु थी आप ज्ञान हजर थी जाए चेतवनी आप જ્ઞાન જ વિજ્ઞાન કશું કરવાનું ના હોય કરવાનું પેલું જ્ઞાન હોય તે આ સામે કીધું છે ને એ બધું કરવાનું હોય તો આપણે થાય નહીં દોડધામ કર્યા કરીએ અને આ એની મેરે વિજ્ઞાન જ કામ કર્યા કરે મેં જે ચેતવ છે ને તે કામ કરે सत्याग्रह तो सरकार जोड़े करेलो बीजो पेलो रा संसार में हा तो मोक्ष ने बाधक संसार અહિસા પૂરેપૂરી અહિંસા નઈ પૂરેપૂરી અહિંસા મહાવીર શિવાય કોઈ સમજ્યો નથી મહાવીર ભગવાન શિવાય કોઈ સમજ્યો નથી અહિંસા માર શબ્દ હું છું આપણી ના લખાય માર શબ્દ આમ ડોક્ટર છે ખરું અને ત્વલ્થ સર્વિસ પર છે તારે સે સકાણ સલીણ શજિરણ શિરણી સિણાણ શિયરણ ષૌબ સિણીને નેર સિણ સેણ શિણ શિણ ત્યાંથી ચાર ગાડીઓ જતી રહી ચાર ગાડીઓ ત્યાંથી જીતી જતી રહી આપડે એવું કોઈ કેવાનું નાડો હેડો ને હેડો એવું ના હોય કાંઈ વ્યવસ્થિત એક મારે જવું છે એ કે આવવું છે અહીં કશું હોય નઈ આગ્રહ દુરાગ્રહ ના હોય આગ્રહ્રહ ના હોય કે જીતેન્દ્ર જીતેન્દ્ર જીતેન્દ્ર દાદા જીતેન્દ્ર જીતેન્દ્ર જીતેન્દ્ર સુરતી ભાષામાં હિતેન્દ્ર કહેવાય ને એના કરતા ભૂલ થઈ એ કહી દેવા નઈ કેન્દ્ર નામ તો જીતેન્દ્ર હા માય ને એ બી જીતેન્દ્ર પણ નતા માય ને એ બી તમારું નામ જીતેન્દ્ર છે નહિ કે તમે પોતે કઈ ડિઝાઇન નથી પોતે કઈક છે શું કહ્યું જીતેન્દ્ર Not I. Then Who am I? Do you know why I have absorbed the Popils people here? talk about time for reason that I can't spend my life putting my life anyway. To sit and feed it. હા અનંતવ ભૂલી દેજો અને બોલાવો કઈ ગમ જીયલાઈઝ તમને કરી આપું પછી તમને રસ્તો બધો બતાવી દઉં રિયલાઈઝ તમને કરી આપું गुरु पूर्णिमा वक्त मत तारीख आप वाले જીવન જાય આપડો ભેડો પાર થતો હોય આપડો બેડો પાર થતો હોય ભેડો ભેડો પાર થાય ભાઈ ને ભાઈ અને વાઈફ ને બાબો મે દર્શન કરવા માટે ત્યાં દર્શન કરવા માટે શું ના ખર્ચે ભયનો પાર થતો હોય શું ના ખર્ચો એ તો ઉપરવાળાને ચિંતા કરવાની કે ખાલી છે આકાશ છે એડ્રેસ કે છે ભગવાન બધા વિઝીબલ ઓર ઇનવિઝિબલ વિઝીબલ કરી આપો ને તો આપણે વિઝીબલ કરી આપો કરી આપીશ જો પાછે જ્યા દેવતા ભગવાન દેખાય એવો દેખાયાલી જ્યા દેવતા ગાયોમાં ભેસમાં બધામ દેખાય સે દેખાય છે જોઈ છે દાદા બીજું કઈ નથી જોતો દાદા તે એવું જોઈતો નહી ને આ જોડે જ આવશું ને કે એમ એ છે એમ સરિસ કરો છો અહિયા આપણે એક ફોટો લેબ ચાલુ કરી છે ફિલ્મ જોવાનું પોતાનો ધંધો છે દાદા ભલે ને એટલે કામ કાહિલો જો આ બધા કામકાજ બેઠા છે બધા પિસ્તાલીસ હજાર માણસો કામકાજ બેઠા છે હું શેડો રે તમને અહીંયા છોડું કામકાજ લેજો કામકાજ નથી આ લાઈનમાં પુનર્ધર્મ સમજાય એવી એની સ્થિતિ નથી આવરણ એટલા બધા ગાઢ છે એટલા બધા ગાઢ આવરણ છે કે પુનર્જન્મ સમજાતું નથી અને આપડે આવરણ સુધી ગયા પુનર્જન્મ સમજી ગયો હવે આપડે માટે આ છે ने हिंदुस्तान में नो को नहीं बहुत है है दादा दादा भी पड़ी गादा दादा भगवान ना द्ञा पुरुषर्वेटरी દાદા ભગવાન પ્રગટ થયા છે નમસ્કાર કરું છું નાક પ્રગટ થયેલો છે હા અને હું છતાં જ્ઞાની પુરુષ છું મારે ત્રણસો છપ્પન ડિગ્રી છે આઠ ડિગ્રી છે મારે પાર ખૂટે છે એટલે એમને હું બધું છું શું તમને તમારે જે માગો એ મળે જે માગો એ નીકળે અત્યારે સમાધિ જોઈએ પછી નિરંતર કોઈ ચિંતા ના થાય એવું જોઈએ બધા ભગવાન દેખાવા જોઈએ આવું હોવું છે કે નાખ્યું છે આપડે આપણે તો મુશ્કેલીઓ સંસારી દુઃખ અડે નહિ પેલું સંસારી દુઃખ અડે નહી પેલી મુક્તિ અને બીજી મુક્તિ નિર્માણ થાય દે હાથે તે બીજી મુક્તિ આધ્યાત્મિક મુક્તિ સરસ ચાલેબલ એની લાભ થઇ જાય લાઈફ કંટ્રોલેબલ થઈ જાય નિરંતર ચેતે પેલા નિરંતર અંદર થી ચેત છે તો એવો ભાવ છે કે કોઈ બે શબ્દ બોલી જાય તો આપણે ચાર કેટલી ઉમર થઈ તારીસ કેટલા મટરિયલ ચલાવશું 4-5 varsh ho gaye 4-5 varsh thai gaye all is a puzzle itself god has not puzzled this world at all only scientific circumstances evidence is there kamuje jane god is created correct by relative viewpoint not by real viewpoint god is created correct by relative viewpoint not by real way point તમે શું કહો છો એક અબજ બાઈએ છીએ કોને શીખવાયું ક્રાઇસ્ટોડ ઇઝ ક્રિએટ by christian view point by indian view point by muslim view point not by fact so, man ka what is fact them so, only scientific circumstances are evidence the world is a puzzle itself a vigyanthibu tharu jagat se eu jate join ko su and the relative view point da lokane lokane drashti ma barobar che lokane jo eu na kevay ભગવાન ક્રિએટન નથી નહી તો લોકો ગુંજાયા ખરે બિચારા વિચારશીલ કે વાસ્તવિક હકીકત જાણવું છે લૌકિક જાણવું છે કે અલૌકિક જાણવું છે અલૌકિક વાત છે લૌકિક હતા અલૌકિક હતી અને એ ક્રિએટર હોય તો પછી આપણે મોક્ષ જ ના થાય ને એ ઉપરી ને મોક્ષ થાય જ નહીં વિરોધાભાસ વાત અને આ લોજીક વાળા શું પૂછે છે ભગવાન ક્રિએટર કહીએ આપણે કઈ ભગવાને બનાવી ભગવાન કોને બનાવ્યું કારણ કે લોજીક કોઈ પણ માણસે બધાયું ત્યારે બધા તો હોવું શું ત્રીજું એ ફોરી ના કહ્યું કે જગત તમારે કઈ આપણે સ્વીકાર કરું કે ગોડ ઇઝ ક્રિએટર તો ક્યારે બનાવ્યું મેં પૂછ્યું હા ભગવાન આ જગત અનાદિ અનંત કેવું છે અનાદિ અનંતિંગ શું કે છે હોય લાસ્ટિંગમાં ક્રિએટિવ આ તો લોકો બીવડાવવા માટે કહેલું ચોર ડાખવું બધાને શું લૌકિક માં અલૌકિક આવ ના કોઈ બોસ જ નથી ને તમારી ઉપરી કોઈ બોસ જ નથી આ બીજું કોઈ એમાં દખલ નથી પ્રોજેકશન તમારું જ છે અને ભગવાન અંદર બેઠેલા છે પોતે એ બધું તા તમે ભૂપેન્દ્ર અમે તો બધે જયા આવ્યા બધે પણ ઘણા બધા આંગળીઓ બધાએ કહેવું ત્યાં જયા આવ્યા અમે ઠેકાણું પડ્યું નથી એટલે તમે અમને એમ કેશો નહિ કે તમે હવે અહીં જાઓ માટે है है आओ तो काम, तो काम कर ते ते क्या आई नहीं हा अमे चाल आप तैयारी करो ભોગાવા પર કાપ મેળા ત્યાગી શું કરે છે આડો બધા થતો બાળક જેવા બાળક જેવા છીએ તમે બધા તાજ માં બાર જાગી નહી દાદા અમૃત બાળક નથી કરતા થાય સાધુ થાય સીધા થવાનું કામ છે દાદા પેલું ભોગવવાનું છોડે એટલે અહંકાર વધે સીધા ના થાય ભોગવવાનું બધું છોડે અને સીધો ના થાય પણ ભગવાનનો છોડે એટલે અહંકાર વધતો જ જાય છે. એ સરગાનો થાય છે. આને વધારે રાણો થાય છે. એટલે त्याગ્યો વધારે રાણો થાય. કેતે આપણે સુદની કેલે ને આપણે સુદની કેલે ને. いや આ તો બહુ કાજો દે આ તો. એના. કુછ આપી શું લાગે. કે મત. દાદા તો અમને ના બાયકો છે એવા એવા સરે નીલે સરળ નથી હોતા અહીના બાળકો ને કહે ને કે આ કાર સરળો પૂરશે કેમ પણ કરે ને આ સલાહ કેમ પછી એમ આડા કરો તો બઉ આડો થાય માને હા ધોળિયા ની આપડી તમે જે વાત કરો છો એ આપડા ધોરિયા ની ને આપડા લોકો વાત કરો છો કે આ ધોળિયા આમ અમુક રીતે આપડા સાંભળી ગયું બધું દાદાનું પણ દેખાય બહાર થઈ દીશ હવે વર્ષમાં બે વાર ગયા છે આવતા વર્ષ ત્રણ વાર જઈશું આખું વર્ષ સુધી લાગી જશે ને હવે તેમ અંતે ચોખ્ખું થતું જાય બરાબર ચોખ્ખું થતું જાય ક્લિયર થાય દાદા ત્રણ વર્ષ થી તમે મળ્યા છો અજાણતા બી નથી ભૂલાઈ ગયા એ જગ્યા કેવી છે સારી સિલેક્ટ કરી છે અમે ત્યાં બધું વાયબ્રેશન વાતાવરણ ની જગ્યા વાતાવરણ સરસ સરસ પાણી સરસ બધું હવે દાદા ની હાજરી પછી કામ કરીએ સરું સાહેબ દાદા સામાન લઈ ને જાઓ બધા બધું અને દાદા ખુટી પડે તો બાજુ માં દુકાન માંથી લાવીએ ખૂટી પડે તો બાજુ ની તો દાદા તમારી સાથે પેલી વાર ગયેલો જજિયા જજીયા હા તો કઈ છો દાદા દાદા તો અસિમજી કાર બોલવાનું કહીએ તો એ લોકો ને એ બોલવાની શરણ કેમ આવે છે મન મચે ધીરે ધીરે તૂટી જાય રમીરા ને હવે પુરુષ નો અવતાર આવશે પૂછે છે કે રમીલા ને હવે પુરુષ નો અવતાર આવશે પુરુષ નો અવતાર રમીલા ને અમારે શું થશે હવે તો મોક્ષ છે ને આ છેલ્લી ટિકિટ છે ને મોક્ષ છેલ્લો અવતાર પુરુષ જ હોય છે સારું એવું છે બધા છે ને અહિયાં મિનુ ને ટોમ્બોર કે છે બોય એટલે છોકરા જેવી એટલે આપણે પેલો છોકરો હે ને એકદમ અનાડી છોકરો હે ને એવી અનાડી છોકરો એ ટામબોર તો આપણે છોકરાં સાબડાય ઉ લાઇક ટુ ડુ ઈવન though you are god you want to do everything that boys always everyday પેલેક્ટલી છોકરા દીકરી એવી છોકરો બોય સાબડાય છે આ કોઈ ના કનીસ બોય આ સરી વાત હા બોય ની કનીસ બોય સાદા નું કનીસ બધા સાબડાય છે હા છ પંચ્યાસી ગુજરાત માં બધા નામ રૂપ બધા બરોબર ને એટલે તમારે બાર તો રિલેટિવ બોલાવી ગરીબ ડોક્ટર અત્યાર સુધી તમે પોતે કોણ ભાર નથી થયું હું પણ છું હું એ એ એ એનું ભાન આજે તમે રિલેટિવ રૂપાણી રૂપાઈ અને રિલેટિવ થાય એવું આ જ્ઞાન છે વિજ્ઞાન થયા તો આ વિજ્ઞાન તો જાણવાનું થોડા બીજું તો કરવા કોઈ પણ સંસારમાં આવે પણ આવી ગયેલું હોય કેવું હા આવું ગાય ને રિલેટી ભયંકર દુઃખો છે ખાવા પીવાનું હોવા છતાં બહાર બધા દુઃખો છે મતભેદ છે ઝઘડા છે ક્રોધ માં છે વિકનેસ છે આ બધું ના જાણવાથી બધી વિકનેસો છે ખબર ને ત્યાં ક્યાં કરો સમજ છે ને બરોબર ત્યાં આવું આફ્રિકા પૂછીશ થઈ છે પાંચ આજ્ઞા આપવાની છે ઉપયોગ કરવાનો પોતાની જાતે રસ્તામાં ચાતો હોય તો આમાંથી દેખાય એ રીતે અંદરની માથે દેખાય એ રીય એટલે ગાય આવે તો આમાંથી ગાય જોઈ અને અંદરની માંથી સુધાર્થમાં જોઈએ બે રીતે ગયું બે રિપોર્ટ જોવાનું વિધાન છે ગુલાબ નો છોડ રિલેટિવ જેમાં કઈ લાગણી એને પાણી વધીએ કપડે વાસીએ અને એક બાજુ મઠને મગને ભીયે એ બાબતે હા એ લાગણી નો ભાર છે માટે તો આ ચેતન ચેતન નથી આ ભવન હોય ને તમારા શરૂઆતમાં નરે લેવું ખડર બાર પડે આપણે નિરંતર જાગૃતિ રહેશે ચોવીસ કલાક આ જાગૃતિ વાળું જ્ઞાન છે સંપૂર્ણ જાગૃતિ એ જ વિજ્ઞાન શું કહ્યું અને આ જગતર આપણું ભાઈ વાત કેવું ગયા છે એવું સાચવે પોતાનું હિમારો પછી મહિના પછી અમે સહજ થઈ જાય સરસ પૈસા અભ્યાસ કરવો પડે પછી હજાર થઈ જાય આપું છું કમાય તો હજી આપડે કોણ કમાયો ત્યારે હું કમાયો ત્યારે આપડે કોણ કોણ ખોટ જાય ત્યારે ભગવાન થશે એવું બોલે ને એવા આક્ષેપો કરે ને કેટલાક માણસ પોતે આ જે આ પાંચ દિવસ જે અંગોમાં આવે છે એ બધું પોતે કરી શકતો નથી એ ખાલી હું કરું એટલું એને એને એમ લાગે છે કે હું કરું કેવું પાસે છે શું થઈ રહ્યું છે માણસ માં જાય છે સંદાસ જાય છે એ બધું થઈ રહ્યું છે હું આમ કહે હું ઊંઘી જાય છે કે હું આવી જાય છે કે હું ઊંઘી ગયો આ નથી ઊંડા થયા બતાવી શકે એટલે ભગવાન જો કરે તો ભગવાન ને બંધન થાય આપણે કરીએ તો બંધનુટર ગમે તે ભાવ ઉત્પન્ન થાય છે મારે લોકોને લોકોને દર્દો મકાય દેવા છે લોકોને મદદ કરી છે એવા જે ભાવ થાય છે નથી આ પ્રે કઈ શક્તિ છે બધા જો તમે આવ્યા છો કાર્ય થાય લોકો શું કરું છું સંજોગો ભેગા થાય તારે કાર્ય થાય આપડે પછી કહીએ છોકરી કામ ભણાવતા નથી ને સંજોગો સંજોગો એમ સમ છે આ વિજ્ઞાન છે કે વાતાવરણું પડે સાહિત્ય તમે શું કહેવા માંગો છો ગોળીએ કર્યું માણસ બહાર બધું કોઈ બ્રહ્મા નથી મિત્ર ને એ કોઈ ખોટું નથી જે લોકો ને આ જ્ઞાન નથી મળ્યું ને તો અવલંબન જોઈએ કોઈ પણ નહીં તો ગુજરાત એટલે એમના છે ગુજરાતી હું વ્યવસ્થિત શોધું આ વ્યવસ્થિત નામી શક્તિ અનાધિકારથી સૂર્ય ચંદ્ર તારા બધા વ્યવસ્થિત જ રાખે કોઈ ચીજ આવી નથી એટલે તમારું વાળા નું સંકાર બધું વ્યવસ્થિત તમારે થઈ ગયા થવાનું જેને મન સુખ કરે આ માંડી દેવું દીધા ખી જાય મન પર દવા લેવાની મન નાટા કરતા થાય છે મન સુખળ સગુરા સંગ દુઃખ સુખળ સગુરા સંગ કેયનો આંગા સુખળ કે દેતો હું કોબદ આ બધા લોકો શું છે આપણે થોડી મજેજવા સંસારના આંગા દર્શક છે સમજ્યા કે આ દેખાય છે એ